પછી કલાક મેનિક પડે તમારી વગર કઈ તમને લઈ શકે કોનો અધિકાર કોણ તમે એના તો અમને આ વસ્તુ ને ગેરાજ છે ગરીબ છે મર્યાદિત છે આપડે એની શાકભાજી છે ત્રણ માલિક બધા માલિક છે આપણને સુખ જોઈએ સુ પસંદ કરો તમે સુખ જ ગમે આપવું જોઈએ આપે દુઃખ મળે છે આપલે કે લગ્ન ને લોકોને છે મસ્કિર કરી ફળાઈએ તો પછી લોકો એમને કેવા તમારા અર્ધા બનાવ્યા પેલા અર્ધા બનાવ ના બનાવી નઈ તો એના પ્રવાહ પર એ તો એ પછી સામે સ્વભાવે પણ બાકી ના કરેલો માણસ ના કરેલો વાળા એ બરાબર એ કરે આપણું ના લેલું પડે દરેક ના ભાવ પડે એની ગુરાર મોટા મન ને તો સારું આપેલ છે જે કરે કુતરું દર્શન મોટી જાય ખરો કે નહી દર્શન મો થાય તો દર્શન મો થાય એટલે દેહ છુટે જુદો પડે બે જુદો પડે કે નહી દર્શનભાઈ એટલે બે જુદો પડે ને બે જુદો થાય બે જુદો પડે ને હા પકડાઈ કેમ જાય પાછો પકડાઈ જાય થાય કે જાય થાય દર્શન મોહ જાય એટલે દે જુદો પડે પણ પછી પકડાય કેમ જાય છે બે માં પકડાઈ જાય છે બે માં ચારીક્ર મો નિકાલ ને ચારીક્રમો જાય ત્યારે છૂટે બિલકુલ રાગ વધ દેખાય છે એવું ગરબર બેસતો નથી ચારિત્રમ એટલે વર્તન બહુ પરિણામ આ હા એ તો બરાબર પરિણામ બરાબર છે પરિણામ કરેલા નું પરિણામ આવ્યું એ તો બરાબર છે ભગવાન ને ચારિત્રો હતો થયા પછી દસર મોઢ એટલે ચારિત્ર મો અનુભવ થાય દર્શન ક્રાંતિ દેહ માં જે આત્મ બુદ્ધિ માનતો જાય મચી આત્મા ચાલે છે ને અંદર આત્મા યાદ છે ત્યારે એ તો રામ બોલો ભાઈ રામ બોલે કોણ હે બોલે કોણ બોલે હાલ જે અવાજ થાય છે કરાનારી નથી પણ એને મૂળ સંચાલન ફરી નું જે સંચાલન થાય છે મૂળ આત્મા અંદર છે ત્યારે થાય છે ને અંદર આત્મા હાથ તો યાદ તો ખરો ને આત્મા અંજી અંજી ચાલી ગયા પછી શરીર ચાલતું નથી આત્મા ચાલી ગયા પછી ફરી હાલતું ચાલતું કેમ નથી આત્મા ચાલી ગયા શરીર હાલતું ચાલતું એનું કારણ શું હાજરી થતા બધા મેં એવું છું મારું કારણ કે એની હાજરી બધું થાય છે એમ અંદર હાજરી છે યાદ નથી હા એ બરાબર એ બરાબર છે હાજરી છે ભગવાન મારી ની હાજરીમાં બીજાની હાજરી માં ના નથી ભગવાન ભૂલી જાય સ્વભાવ બકડી એનો સ્વભાવ ભૂલી જાય કોઈ મારું મારું કરતો આવે પણ મને હવે છે આપણે શિક્ષકો બાકી લોકો શું કહ્યું કે ભગવાન ની ઈચ્છા વગર ઈચ્છા થયા એની ઈચ્છાથી આવે છે સાચું હોય અને પૂછી પૂછી કામ નહીં હોય એટલે સાચું શું લોકો આ ભ્રાંતિ થઈ ગયા મૂલ વાત આમ થઈ ગઈ છે એટલે સાચું શું હાજી કારણ કે દરેક જે પોતાની ઉપર હોય છે દરેક ને સાચું છું વાત એમ છે જો કુસન કેવાય એટલે બધા બાહબીવાત તો કહેવાય કે બંને બે ભેગા થઈ જાય બાહબીત કરીએ તો થાય ન કરે બળ અલગ અલગ પછી વાટાઘાટ કરવાનો સવાલ છે કેડો બાહબીત ક્યાં થાય હુંને આ ભાઈ બે જણા ગાડી ભેગા થી તો વાટાઘાટ થાય એ જુદાનું હું જુજો તો પછી વાટાઘાટ થાય કે શું થી પહેલા તો તો કે હાજી સહેંગો હાજી ત્યાર કુસન કુટા કુસન વાડી અરુવા થાય હા તો ગણાનો કોઈતો લાભ નથી જો જો વાટાઘાટ ના થાય વાદ વિવાદ તો જ્ઞાન નો થાય નઈ જ્ઞાન જે છે લોકો માં ભ્રાંતિ આમ જ થઈ ગયેલી છે બધા વિદરાટ નામથી બધું ચાલે છે વિતરાક નામથી બધું ચાલે છે આ જો શાસ્ત્રો નો ઉલ્લેખ છે વિતરાટ વાણી દરેક ફરિયા ની નહીં કરવું હોય અને આરોગ્ય નહીં કરવું હોય હિરાગ વાણી વાણી તો જયારે આચાર્ય વાણી બધાને લાગે કે બરાબર જ છે પણ એની અંદર અને મન કબૂલ કરે વાણી હા એ તો બરાબર કબૂલ કરે એ મોકશે હા જુ હા એટલું ખરી વાત તો એ ડબલ આત્મા કમલ કરે તો દીકરા વાણી છે